स्वामीनाणा स्वामी बात करी जे एक दिवस महाराजे मुने कहूे मंडल बांधो तेरे हूं कहीं बोलो नहीं तेरे सामू जो कहूजे साधू तो पांच राखी जे जीवन कल्याण थे एम कहीने कहवा माँ जैसे साधु तो दस राखी वीस राखी पचास राखीए सौ राखी ने साधु तो बसे राखी पची तो हूँ बोलो नहीं પણ અંતે એમ કર્યું એ વાતની દીર્ઘદર્શીને ખબર પડે આપને તો કાંઈ જાણીએ નહીં અરે એક દિવસ મહારાજ એ મુને હતો ત્યાં આવીને કહ્યું જે શું કરો છો ને શું કરવા આવ્યા છીએ ને ભ્રમતેજ તો સુકાઈ ગયું છે એમ કહીને દેખાણા નહીં તે દિવસથી જીવનું કલ્યાણ થાય તેમ જ કરીએ છીએ અને એક દિવસ મહારાજને ચાર પ્રશ્ન પૂછાવ્યા તેમાં એક તો ધ્યાન કરવું બીજું આત્માપણે વર્તવું ત્રીજું માંદાની સેવા કરવી ને ચોથું ભગવાનની વાતું કરવી એ ચારેમાં અધિક કોણ છે તે કહો પછી મહારાજે કહ્યું જે વાતું જ અધિક છે તે દિવસથી મેં વાતું કરવા માંડી છે તે રાતદાડો સોંપો જ પડતો નથી જેથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે સ્વામિના હરે સ્વામીએ વાત કરી જે કૃપાનંદ સ્વામીનો એમ મત જે ગળામાં ઉની કોષ ઘાલે એટલી પીડા થાય તો પણ ભગવાનની આજ્ઞા લોપવી નહીં ને વળી કૃપાનંદ સ્વામી એમ કહેતા જે સ્વપ્નનો ઉપવાસ તો પડે નહીં ને જો પડે તો દેહ પડી જાય એવો પોતાનો ઠરાવ ને વિષયની બીક તો કેવી રહે જે અલ્પવચનમાં ફેર પડે તો મહત્વચનમાં ફેર પડ્યો હોય એટલી બીક લાગે તે મે એક દિવસ નજરે ડીઠું છે એવા કૃપાનંદ સ્વામી તો ગંગા જેવા તે જેમ ગંગાનો પ્રવાહ ચાર ગાઉમાં ચાલ્યો જાય છે તે કોઈનો હઠાવ્યો હટે નહીં તેમ તેમની વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટે નહીં તે એક દિવસ કૃપાનંદ સ્વામીની સમાધિ જોઈને સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું જે અમારે કૃપાનંદ સ્વામીના જેવું હેત નહીં ને એવા હેતવાળા તે તો ગંગા જેવા ને ગોપાળાનંદ સ્વામી તે તો દરિયા જેવા તે તો જીવને સુખ્યા કરી નાખે તેવા હતા એમ કહીને બોલ્યા જેવા રઘુવીરજી મહારાજ હતા ને જેવા ગોપાળાનંદ સ્વામી હતા તેવા તો જણાના જ નહીં ને આ સાધુ હશે તેને પણ જાણતા નથી તેને બહુ ખોટ જશે કેમ જે એવા મોટા વિના મહારાજનો સિદ્ધાંત કોણ કહેશે ને બીજા તો પોતાની સમજણ પ્રમાણે સમજાવશે પણ જેમ છે તેમ સમજાવતા આવર્શે નહીં એ સિદ્ધાંત વાત છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા સુરનર મુનિમહી નહીં સુખલેશા એમ કહીને બોલ્યા જે એવો અધર્મ સર્ગ શેણે કરીને પ્રવેશ થાય છે તો જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે પ્રવેશ થાય છે ने एक बीजा में संप हो तो अधर्म सर्ग पेसवा नहीं पर महाराज ने कहली बात करीजे एक राजाए तीरों भाथो मंगा ने बोलिया जे बढ़िया में बढ़ियों हो तीर भाथा ने भांगी नाखो तारे जे बढ़िया में बढ़ियों तीरों भाथो भंगाणो नही पी भाथा में थी एक तीर काढ़ी ने एक फोशी में फोशी होने कहूजे भांगी नाख तर तरत भ भांगी नाखो पशी राजाए मोटा मोटा उमराव ने कहूजे जो तब आ तीरना भाथानी पेठे जूथ राखशो तो गो शत्रु हसे तोय तमो पराभव नहीं करे ने राज आबाद रह दृष्टांत दई बोल्याजे आ ते सर्वे साधु पाड़ा ब्रह्मचारी आमने आम संप राखशो तो गमे तौ ते अंतरशत्रुधारो हे તો પણ પરાભવ નહીં કરી શકે ને આમ નઈ રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે એમ કહીને બોલ્યા જે જુઓ ને તો જોડ જ નથી ને કોઈક તો પાકલ ગુમડા જેવા તે કહેવાય તો નહીં માટે દસ મંડળમાં જેમ જેને મળતું આવે તેમ સર્વ રહેજો એટલી વાત કરી ત્યાં વાસુદેવ હરે થયા તે જમવા પધાર્યા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામીએ એક બાવળિયા સામું જોઈને કહ્યું છે જેમ રેતીએ કરીને આ બાવળીયો સોરાઈ ગયો છે પણ તે લાખ યોજનનો સમુદ્ર ભર્યો છે તેના જળે કરીને લીલો પલ્લવ થતો નથી કેમ જે રેતીએ કરીને સોરાઈ ગયો છે તેમજ વિષયે કરીને તો જીવ સોરાઈ જાય છે પણ મીઠા જળના મહાસુદ્ર જેવો આ સત્સંગ તેમાં રહીને લીલો પલ્લવ થાતો નથી ને લોક ભોગ ને આ દેહ તેણે કરીને તો જીવ સોરાઈ ગયા છે એમ પ્રત્યક્ષ દેખાય છે તેમાં રૂડા ગુણ છે તે પણ ત્રણ પ્રકારના કુસંગે કરીને તો નાશ થઈ જાય છે પણ જીવ ત્રપંખડો મૂકે નહીં ત્યાં સુધી જીવ સુખ્યો પણ થાય નહીં એમ કહીને બોલ્યા આ જીવ તો મેવાસી થઈ બેઠો છે પણ ભગવાનની ને મોટા સાધુની તો ગરજ રાખતો નથી ને પોતાના જીવની તો ખબર જ નથી ને જે મેમણચો પોઠીએ ને હાથમાં લીધી લાકડી ને કહે છે કં કે હાણા ને કં કે ન હણાં એમ બકે છે પણ પોતાનું તળ તપાસતો નથી જે મારીશ કેને એમ કહીને બોલ્યા જે મોટા થવાનું મન મારે દલમાં ઘણા ડોળ તેવા ગુણ નથી તન મારે કરે તું કોડ એમ જીવ કોળતો બહુ કરે પણ જો મહિનો દિવસ હાથ ધોણું ચાલે તો ખબર પડે પણ આજ જ ઓશિયાળા કરે છે એવી રીતે વાત બહુ કરી છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જીવ સામું જોઈએ તો મુમુક્ષુતા તો જાણીએ છે જ નહીં ને જે મુમુક્ષુ હોય તેને તો ભગવાન કે ભગવાનના સાધુ તે વિના સુખ કે શાંતિ થાય જ નહીં જેમ સમુદ્રમાં ચીપ રહે છે પણ તેને સમુદ્રનું પાણી ખપતું નથી તે તો જ્યારે સ્વાતના બુંદ પડે છે ત્યારે જે ઠેકીને ગ્રહણ કરે છે તે મોતી લાખ રૂપિયાનું થાય છે ને જે મંદ શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરે છે તે તો અધ લાખનું થાય છે ને જે પડ્યું ગ્રહણ કરે છે તે તો ફટક્યું થાય છે તેમજ મુમુક્ષ હોય તે જો શ્રદ્ધાએ કરીને આ સત્પુરુષનો મન કર્મવચને સંગ કરે છે તો તે ભ્રમરૂપ થાય છે એમ કહીને બોલ્યા જે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લભવા પરામ શાંતિમ અચિરણાધિગ્છતિ અને જેને એવી શ્રદ્ધા ન હોય તેને તો અનેક જન્મ સંસિધસ્ત તત્વો યાતી પરામ ગતિ એમ પણ કહ્યું છે માટે સત્પુરુષનો સંગ તો મન કર્મવચને જ કરવો ત્યારે પૂછું જે મન કર્મ વચને સંગ કેમ કરવો ત્યારે સ્વામી બોલ્યા જે કર્મ જે દેહ તેણે કરીને તો જેમ સત્પુરુષ કહે તેમ કરવું ને વચને કરીને તો સત્પુરુષમાં અનંત ગુણ રહ્યા છે તે કહેવા ને મને કરીને તો મોટા સાધુને વિશે નાસ્તિકપણું આવવા દેવું નહીં ત્યારે એમ જાણવું જે મોટા સાધુનો સંગ મન કર્મવચને કર્યો છે એટલી વાત કરીને બોલ્યા જે संत समागम कीजे हो निशदीन संत समागम कीजे ए गोड़ी बोल्या, त्या आरती थी तर्शन पधार्या।